લૂકની લખેલી સુવાર્તા એનો ત્રીજો અધ્યાય લખેલી અધ્યાય ત્રીજો હવે તિબેરિયસ કૈસરની કારકિર્દી પંદર મે વર્ષે જ્યારે પોન્સીયસ પિલાદ યહુદીયાનો અધિપતિ હતો તથા હેરોદ ગાલિલનો રાજા હતો તથા તેનો ભાઈ ફિલિપ યટુરિયા તથા ત્રાખોની દેશનો રાજા હતો તથા લુસાનિયા અબિલેની રાજા હતો અને અન્નાસ તથા કાયાફા પ્રમુખ યાજકો હતા તે વખતે ઝખારેના દીકરા યૌહાનની પાસે રાનમાં દેવનું વચન આવ્યું યર્દનની આસપાસના આખા પ્રદેશમાં પાપની માફીને માટે પસ્તાવાનો બાપ્તીસમાં પ્રગટ કરતો આવ્યો યશાયા પ્રબોધકના વચનોના પુસ્તકમાં લખેલું છે કે રાનમાં ઘાંટો પાડનારની વાણી કે પ્રભુનો માર્ગ તૈયાર કરો તેના રસ્તા પાદરા કરો હરેક નીચાણ પુરાશે હરેક પહાડ તથા ટેકરો નીચો કરાશે વાંકું સીધું કરવામાં આવશે ખાડા ટેકરાવાળા માર્ગ સપાટ થશે અને સર્વ દેદારી દેવનું તારણ જોશે ત્યારે ઘણા લોકો તેનાથી બાપતીમાં પામવા માટે આવ્યા તેઓને તેને કહ્યું કે ઓ સર્પોના વંશ આવનાર કોપથી નાસવાને તમને કોણે ચેતવ્યા તપાસતાઓ કરનાર શોભે એવા ફળો ઉપાઓ અને પોતાના મનમાં એમ ન કહેવા માંડો કે ઇબ્રાહીમ અમારા પિતા છે કેમ કે હું તમને કહું છું કે દેવ આ પથ્થરોમાંથી ઇબ્રાહીમને સારું વંશ ઉત્પન્ન કરી શકે છે વળી હમણાં ઝાડોની જળ પર કુહાળો લગાડેલો છે માટે જે કોઈ ઝાડ સારા ફળ આપતું નથી તે કપાય છે અને અગ્નિમાનન ખાય છે લોકોએ તેને પૂછ્યું કે તો અમારે શું કરવું તેણે તેઓનો ઉત્તર આપ્યો કે જેની પાસે બે અંગરખા હોય તે જેની પાસે એકે નથી તેને એક આપે જેની પાસે ખાવાનું હોય તે પણ એમ જ કરે દાણીઓ પણ બાપતીસમાં પામવા સારું આવ્યા ને તેને કે ઉપદેશક અમારે શું કરવું તેણે તેઓને કહ્યું કે તમારે માટે જે નિમેલું છે તે કરતા જબરજસ્તીથી વધારે ન લો સિપાહીઓએ પણ તેને પૂછ્યું કે અમારે શું કરવું તેણે તેઓને કહ્યું કે કોઈના પર જબરજસ્તી ન કરો तमज कोई ना पर खोट तोहमत न मूको पगारोषी रहो लोक मसीहनी बात जो सर्व योहान संबंधी विचार करता कि एक ख्रीस्त हसे कि नहीं तै यौह सर्व ने कहू हूं तो पाण से तमारू बाप्ती करूचु मरा करता बड़वांतना चंपल वादरी छोड़वा योग्य नहीं त पवित्र आत्मा थी तैं अग्नि तमारू बाप्ती कर सी તેનું સુપડું તેના હાથમાં છે તેથી તે પોતાની ખડીને સાફ કરી નાખશે અને ઘઉં પોતાની વખારમાં તે ભરી રાખશે પણ ભૂસુ તે ન હોલવાનાર અગ્નિમાં બાળી નાખશે તેણે બીજો ઘણો બોધ કરતા લોકોની આગળ સુવાર્તા પ્રગટ કરી પણ હેરોદને તેના ભાઈની પત્ની હેરોદિયાને લીધે જે ભૂંડા કામ તેણે કર્યા તે બધાને લીધે યૌહાને ઠપકો દીધો હતો કે તે સર્વ ઉપરાંત તેણે બંદીખાનામાં પૂર્યો હવે સર્વલોક બાપ્તીસમાં પામી રહ્યા ત્યાર પછી ઈસુ પણ બાપ્તીસમાં પામીને પ્રાર્થના કરતો હતો એટલામાં આકાશ ઉઘડી ગયું અને પવિત્ર આત્મા કબૂતર રૂપે તેના પર ઉતર્યો ને આકાશમાંથી એવી વાણી થઈ કે તું મારો વાલો દીકરો છે ધારા પર હું પ્રસન્ન છું ઈસુ પોતે બોધ કરવા લાગ્યો ત્યારે તે આશરે ત્રીસ વર્ષનો હતો અને ધાર્યા પ્રમાણે તે યુસફનો દીકરો હતો જે એલીનો દીકરો જે મથાતનો જે લેવીનો જે મલખીનો જે અજ્ઞાનનો જે યુસફનો જે માતિથ્યાનો જે આમોશનો જે નહૂમનો જે હેસ્લીનો જે નગઈનો જે માથનો જે માતિથ્યાનો જે સિમયનો જે યોખનો જે યોદાનો જે યૌહાનનનો જે રેસાનો જે ઝરૂ જે શાલ તિયલનો જે નેરીનો જે મલખીનો જે અદ્દીનો જે કોસામનો જે આલ્મદાબનો જે એરનો જે યશુનો જે એલિયાઝારનો જે યૌરીમનો જે મથાતનો જે લેવીનો જે સિમિયોનનો જે યહુદાનો જે યુસફનો જે યોનામનો જે ઇલિયાકીમનો જે મલૈયાનો જે મીન્નાનો જે મતાથાનો જે નાથાનનો જે દાઉદનો જે રિષાનો જે યૌબેદનો જે બોઆઝનો જે સાલમોનનો જે નાશોનનો જે આમિના દાબનો જે આર્નીનો જે હેસરોનનો જે પેરેસનો જે યહૂદાનો જે યાકુબનો જે ઈસાકનો જે ઇબ્રાહીમનો જે તેરાનો જે નાહોરનો જે શરૂખનો જે રયુનો જે પેલેગનો જે એબરનો જે શેલાનો જે કાયનામનો જે અર્પક્ષદનો જે શેરનો જે નૂહનો જે લામેકનો જે મથુ જે હનોખનો જે યારેદનો જે મહાલ લેલનો જે કાયનાનનો જે અનોસનો જે શેથનો જે આદમનો જે દેવનો દીકરો હતો